અપૂર્વ માત્મા સમજાવ્યું છે ને હજુ આ મહાત્મા તો તમે તમારી ભાષામાં સમજ્યા શું છે બાકી જો જ્ઞાન ભાષામાં સમજો તમે રાજદાડો દાદા જો અહંકાર ચિંતા હોય જ શું કયું અહંકાર હોય કે ચિંતા હોય હોય જ કેવું છે હા ચિંતા રહી સંસાર માં એટલે જેટલી આપડે જરૂર હોય ને એ બધું પૂછવું ગા અને જરૂર પડે એવું મેં રાખ્યું જ નથી જ્ઞાને એવું આપ્યું છે પાંચ વાક્ય અને તરત ફળ આપનારું તરત જ ફળ આપનારું ફળ ઉધાર રાખે છે કે તરત આપે છે આનું ફળ તરત મળે છે ઉધાર રાખે છે તો ફળ ચોવીસ કલાક પ્રાપ્ત થઈ જાય છે પછી શું તરત જ ફળ મળે આપડો ભાવ હોય ને એ પ્રમાણે ટેપ થઈ જાય મારે તમારી જોડે કેવું ભાવ થી બોલવું છે એ મારો ભાવ ઉપર થી ટેપ થઈ જાય મારો ભાવ તમારા બોલવામાં કેવો છે મારે તમને અપમાન કરવું છે એવું ટેબ થઈ જાય હનુમાન આપવું છે ને સરસ પ્રેમ થી ભાવ પડે ફેરવા જઈએ તો આપડો ભાવ કર્યો હોય પછી આપડે ફેરવા જઈએ વાણી નીકળી જાય નીકળે કે આ વાણી વાણી છે તે ભૂતગલ ધર્મ નથી ભૂર્ગલ નો પર્યાય નથી ભૂતગલ નો પોતાનો ધર્મ નથી આટલે આ ભવમાં જ જે પેલા ગત ગત ભાવ છે ને ગત ભાવ ભાવ તેના ઉપર થી આ વાણી છે શું છે ગત ભાવ વાણી તો વાણી પાછળ ના હોય ગયા અત્યારના ગદભાવ ભાવ આપડી પર અત્યાર જે ભાવ છે ને તે પ્રમાણે ચાર ગુણ લાવે છે આ ગુણ છે તે પછી આવે છે આ ગુણ નથી ખરેખર ત્યાં થઈ જાય છે ને તમારો ભાવ પણ એટલે ભાવ થઈ ગયેલા હોય છે ભાવ થયા છે ને એ પ્રમાણે વાણી બઉ કામ થઈ જાય છે કેટલી બધી અજાય બધી કામ છે ભાવ આપડા મહાત્મા ભાવ ફરે છે વાણી કેવી ફરી જાય નથી ફરી જાય પણ ભાવ પર આદર છે અને મન મન પ્યોર ડિસ્ચાર્જ મન પ્યોર ડિસ્ચાર્જ છે શું છે ભાવ ની હોય પછી આ પછી જેટલો નીકળી જાય ના નીકળે ભાઈ ભાવ માં નથી હા અન્સર વાંચે આ તો વાણી ના બે ચાર પ્રકાર વાય બધું વાંચન ખરીદી બધું એમાં તે પ્રકાર માં જ નીકળે છે બધું બોલાય ને પછી નિર્જા ટેપ થઈ જાય તરત જ ટેપ થઈ જાય છે આડ નઈ ભાવ થયો ટેપ થઈ જાય અહીં અહીં વાર લાગે છે એક માંથી જ થાય છે ભાવ માંથી ભાવ પર બંને નિર્જા પછી થાય બોલ્યા પછી નિર્જા અંદર ની બોલ્યા પછી અંદર ને અંદર એમને બોલાઈ ગયા પછી જ્ઞાન મળ્યા પછી આપડે ફેરવી શકીએ ફેરવે છે ને બધા ફેરવે છે ને બધા થી બોલે છે ને તો કશું હોય જોયું દાદા એ અત્યારે જ્ઞાન મળવું અને વાચા ફરવી એ પણ આગળના હિસાબે થયું હશે ને એ બધું ખરું પેલા ના હિસાબ પણ અહીં કઈ બીજી વસ્તુ છે એક બીજું વસ્તુ હોય તો પછી આપડે નિરાંતે નિરાંતે વળી નીચે શું કયું બીજી વસ્તુ છે બીજી વસ્તુ એટલે શું દાદા બીજા સંજોગો ની જરૂર છે બીજા કારણો છે ને એટલે આ ભાવ પણ બીજા કારણો ભેગા થાય ત્યારે કાર્ય થાય ને થાય ને તેથી એમ કે સાયન્ટિફિક એવું નથી હા એ હું જુદું કે છું પ્રકાર શું કેશું કે આપડા જે મૂળ ભાવ હતા તે બંધ થઈ ગયા સજીવ સજીવ ભાવ હતા જે કર્મ બંધાવતા તે નિર્જી ભાવ રહ્યા છે ચાર્જ ભાવ ડિસ્ચાર્જ ભાવ હોય અમુક હું જો ઉડી ના છે બધું કામ કરે પુરસાર્થ એનું નામ કે દરેક જાત કાર્ય કરે સદન નિશ્ચિત નથી એ જ છે સદન નિશ્ચિત નથી આજ ની નથી એ અત્યાર નથી આજ નથી એ શું ભાઈ કઈક પૂર્વ ની છે તો પૂર્વ એટલે કઈક મિનિટ બે મિનિટ પાંચ મિનિટ પેલા ની પણ ભાવ જેવો છે એવી ટાઈપ છે શું તમારો અશોક તરફે જેવો ભાવ હોય ને તેવી જ વાણી નીકળે ભાવ ના આધારે વાણી